બળતરા માં એવું વાર કેસે ને આ બળતરા બધું પછી વાયરસ તમારે પછી એમ કેવું પડશે એનાથી આ જગત ક્રિયા ચાલ્યા અને થાય એવી મોક્ષ જતા વધી કવિ મોક્ષ જતા વધી જે સરપમ એવિડન્સ છે એના આધારે આજે જો તમે એવિડન્સ ઉભા થાય ને તો એમાં એવી જ નથી એ જગ્યા જેવી છે એ ક્ષેત્ર છે કે એવિડન્સ ફરી ક્યારેકાય આ સમસરણકાળ નો છે એવિડન્સ સમસરણકાર કેવું સમસરણકાર નિરંતર પરિવર્તન કાલ કેવું નિરંતર પરિવર્તન કાળ સંયોગો નિરંતર બધા બદલાયા કરે સંયોગ એટલો બધો ભીડોગો ના ભીડા થી આપી દેદા સમજાય છે સંયોગ અને આત્મા જુદા પાડ્યા પછી જે સંીડો વાગ્યો હતો અને ધ્યાન થી થતો હતો અને ડિસ્ચાર્જ થયા સિસ્ટમ બધા બંધ કરી દે પચીસ પ્રકારના બહુ ચાર્જ થયા પચીસાર્જ થયા પચીસાર્થાર્થમાં પ્રતિકમ કરવું હોય તો આ બધાને સમજાય દીધે કે તમારે અરુણા બેન ને કેવાનું પ્રતિકમ કર્યા તમે જ્યાં તા તરત તમને ગુણ દાખાય ગુણ દેખાય નઈ મનુષ્યને जगत नही नहीं कई दृष्टि देखी सके मैं तेरे बसा भूल दिखाई देखे ज्ञाता है